પૂર્ણ વિરામ અર્ધ વિરામ અર્ધ વિરામ અલ્પ વિરામ અર્ધી ક્યારે આવે ત્યારે નહિ આ બધું અવતાર થશે તો કહ્યું બઉ ધમકી આપણું ધમકીને ધમકી નથી તમે અવતાર ને અવતાર ને તમે અવતાર જો સમજો નઈ તમે તો ધમકી નાખે અવતાર તમે તો કેવા જાણો અવતાર છે એવું નઈ સમજાવો એક અવતાર દેવ નો હોય ને એમાં પાંચે યાર બાજ અ પેલા થકુરા થઈ જાય બધા દેવના અવતાર એકનો એક જીવ સત્તર વખત મરણ જીવે મૃત્યુલોકમત હા હા એ કેવી રીતે સમજાવો ને મૃત્યુ લોક છે ને આયુષ આરમ નામી હોય તો મૃત્યુલોક છે મૃત્યુલોકમત આયુષ નું નાનું છે ના ના ના જીવો નાગે ભગવાન ને દંશ માર્યો ચંદ નાગે ભગવાન ને દંશ માર્યો અને લોહી ના બધે દૂધ નીકળ્યું અને તે વખતે ભગવાન ને લોહી નહીં નીકળ્યું પણ દૂધ નીકળ્યું વખતે દૂધ નથી નીકળ્યું ભગવાન લોહીતું ના હોય કોઈ ગ્રુપ ને મળતું ના હોય હા તે આપડે આપડે હોય છે ને ખરેખર પાક થાય છે ત્યારે ગુલાબી રંગ થાય છે હા એવું એમનો બ્લડ હતો ગુલાબીનો ગુલાબીનો દેતા બી એવું બ્લડ તો મતલબ કુલ આલે બસ એકદમ લાલ નહીં ભગવાનનો લડ એట్లా તનકો છે દેરા માર દમ એકદમ પેટું ભઈ છે હા જયરે હાથ પરથી તનકો છે બંધ થઈ ગયો હા હા હા એમ થયો એટલે બોમ કેન પડી પાણી કેમ રેડી ગયા ઉઠ્યા એટલે આ તો સરસ અને કેટલી દુઃખ થઈ પોતાને દુઃખ નહીં તો દુઃખ કોને દાદા આ બૂમ પડી આસપાસ થી આસુઆ તો દુઃખ કોને માલિક હતો એનો છે अहंकार जान नहीं पे खीला तो है पहला खाता तो लोही निकलो भगवान ने બરાબર ઘપ્તો બેઠા તા ભૂખ લખે હા આપડો આ સંપ્રદાય ચાલે એવું કઈ દાખ્યું પણ નાખવાનું એટલે સમજ એટલે એવું બોલ્યો એટલે એના માટે આ લોકો માળા વાળા છોડી દેશે ડખો કર્યો અને અમને સંપ્રદાય ચલાવી અને પછી ઉત્પન્ન ચાલુ રાખવું છે કેવું છે આ ઘેટો બિચાર એવું ગણે કરે છે એ ઘેટો નથી ખબર પડે સર્જાય ને આમાં મનુષ્ય ને સંપ્રદાય માં બધા મારી નાખે હિન્દુસ્તાન લોકોને આવું ઊંધા ઊંધું ભલાયું છે હિન્દુસ્તાન લોકો ઈશ્વર કેવાય ઈશ્વર ના આવા ઊંધે રસ્તે શું કામ છે તો હમણાં ચોખે કહી દો ને આ એટલો જ હું એટલો જ બધું ઉઘાડું કરવા માંગુ છું તેથી કહીએ કહ્યું દાદા ભોળા છે શું કેવું લખ્યું છે બધું ભોળા ગયા તમારે એકમ જ ભોળ પણ નહીં ગયો આ ફોર બહાર પાડેલો જ નહીં આ બહાર પાડી દેવા જેવો હિન્દુસ્તાન ના ઈશ્વર કેવાય બધા આ તો પેલા એવું કે ઘેટા ને કઈ ખબર છે બિચારા ને ઘેટા એમ જણાય કે આપણને કમ્પાઉન્ડ કરે છે પણ એમને અક્કલ કયા છે શિયાળો આવે ની વાર કાપી ખાય શું કરે શું ઉપયોગ કરાવવાનો ઘેટા છે ને શિયાળો આવતા શું કરે અને રોજ દોઈ ખાય શું કરું અને બચ્ચા ને થોડું ધાબા બીજું દોઈ ખાય કાય ખબર છે કપા ત્યાં ખબર હતી એ રીતે શાક કરી તમને ના પડે શાક કરી ખાઈ ખ્રિસ્તી ધર્મ ના શાક કરવાની છૂટ થાય છે મુસલમાનોમાં મુસલમાનોમાં છૂટ છે તમે છૂટ ને તમે ઈશ્વર છો શું આટલા હિન્દુસ્તાન માં જે આર્ય પ્રજા છે ઈશ્વર પ્રજા છે શું બીજી તો છે અનાળી નો રંગ લાગ્યો ભેગા થયા ભૂલી ગયું હું પછી ભૂલી ગયો તો બધો ડખો કર્યો છે આખે લખો નહીં કર્યો આ સંપ્રદાય સાથ માટે પોતાના સાથ માટે કેવડા આવે છે મોટા મોટા ધર્મચારી હોય છે તે કરાવે સંન્યાસી હિન્દુસ્તાન છે જ નહીં આજ મારો પૂછતો જ રામ ના ફાધર પૂછતા સન્યાસી હિન્દુસ્તાન માં હોય નઈ સન્યાસી માં વાઘરો ચાલ્યો જાય કેવું લૌકિક તો વાઘરો વાઘરો પહેરી ગયો ચાલુ જાય ભગવાન લુડા પહેરી અને જરા બોડા ને ખાયું અને પછી તેલ બેલ ચોપડ્યું તેલ બેલ ચોપડી નીકળ્યો હમણાં સરકાર સીધો ના હોય ભાઈ થી નીકળતો અપમાન કરીએ તો લો ના હોય ક્રોધ ના સન્ય આ તો બધા ત્યાગીઓ પછી મમ્મી ખરું જોડે મમ્મી ખરું એમાં કશું વળે નહિ આ તો સંસારીઓ માં ત્યાગીમાં રહ્યું છે એમાં ફેર ફેર છે